યોહાનની લખેલી સુવાર્તા એનો દસમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય દસમો હું તમને ખચિત ખજીત કહું છું કે જે બારણામાંથી ઘેટાના વાળામાં પેસતો નથી પણ બીજે કોઈ રસ્તેથી ચડે છે તે ચોર તથા લૂંટારો છે બારણામાંથી જે પેસે છે તે ઘેટા પાડક છે દરવાન તેને માટે ઉઘાડે છે અને ઘેટા તેનો સાદ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે અને તેઓને બાર દોરીને લઈ જાય છે જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે પણ અજાણ્યા પાછળ તેઓ ચાલશે નહીં પણ તેની પાસેથી નાસી જશે કેમ કે અજાણ્યાનો સાદ તેઓ ઓળખતા નથી ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું પણ જે વાતો તેણે તેઓને કહી તેઓ સમજ્યા નહીં તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે હું તમને ખજીત ખચિત કહું છું કે ગેટાનું બારણો હું છું જેટલા મારી અગાવ આવ્યા તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે પણ ગેટાએ તેઓનું સાંભળ્યું નહીં હું બહારણું છું મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉધાર પામશે અને અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે ચોરી કરવા મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું હું ઉત્તમ ઘેટા પાળક છું ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે જે ચાકર છે અને ઘેટા બાળક નથી એટલે જે પોતે ઘેટાનો માલિક નથી તે વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને નાસી જાય છે પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે તે નાસી જાય છે કેમ કે તે ચાકર છે અને ઘેટાની તેને કંઈ ચિંતા નથી હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાને ઓળખું છું અને જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારા પોતાના મને ઓળખે છે અને ઘેટાને સારો હું મારો જીવ આપું છું મારા બીજા ઘેટા પણ છે તેઓ આ વાળામાં નથી તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો સાથ સાંભળશે અને એક ટોળું એ ગેટા પણ થશે પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં કોઈ મારી પાસે લેતો નથી પણ મારી પોતાની જાતે તે આપું છું તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે આજ્ઞા પિતા તરફથી મને આપવામાં આવી છે આ વાતો જે યહૂદીમાં ફરીથી પક્ષ પડ્યા તેઓ મારા ઘણા કે તેને ભૂત વળગેલું છે અને તે ઘેલો છે તમે તેનું કેમ સાંભળો છો બીજાઓએ કહ્યું કે ભૂત વળગેલા માણસની વાતો નથી શું ભૂત આજળાઓની આંખો ઉગાડી શકે છે હવે યુરૂલેમાં પ્રતિષ્ઠા પર્વ હતું श्यालो ईसू मंदिर तारीदियों फरी वही कहू कि तू क्या सुधी संदेह राखसे जो तू खत हो तो अमने स्पष्ट कहे ईसुए उत्तर आप तक कहू पर ते मानता पिता ने ना में जो काम हूं करूच छू म साक्षी आपे ते विश्वास करता કેમ કે તમે મારા ગેટા માના નથી મારા ગેટા મારો સાથ સાંભળે છે અને તેઓ મારી પાછળ ચાલે છે હું તેઓ આપું છું અને કદી તેઓનો નાશ થશે નહી અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં મારો પિતા જેને મને તેઓને આપ્યા છે તે સૌથી મોટા છે અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી હું તથા પિતા એક છીએ ત્યારે યહુદીએ તેને મારવાને ફરી પથ્થર હાથમાં લીધા ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં પિતા તરફથી તમને ઘણા સારા કામો દેખાડ્યા છે તેઓ મારા કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો યહુદીએ તેને ઉત્તર આપ્યો કે કોઈ સારા કામને લીધે અમે તેને પથ્થર મારતા નથી પણ દુર્ભાષણને લીધે અને તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે તેને લીધે ઇસુએ તેને ઉત્તર આપ્યો કે મેં કહ્યું કે તમે દેવો છો એમ શું તમારે નિયમશાસ્ત્રમાં લખેલું નથી જેઓની પાસે દેવનું વચન આવ્યું તેઓને જો તેણે દેવો કહ્યા અને શાસ્ત્ર ભંગ થયો નહીં તો જેને પિતાએ અભિષેક કરીને જગતમાં મોકલ્યો તેણે કહ્યું કે હું દેવનો દીકરો છું તો શું તમે તેને એમ કહો છો કે તું દુર્ભાષણ કરે છે જો હું મારા પિતાના કામ નથી કરતો તો મારા પર વિશ્વાસ ન કરો પણ જો હું કરું છું તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો पर ते काम पर विश्वास करो जे में ने के पीता मारा माचे पीता माचू। ते जाने समझो कि पिता मरा में हूँ पिता में छू तरह फरी पकड़वा कोशिश कर हाथ में निकली गयोंदन ने पेले पार जहाँ पहला यौहान बापदीस करताछो गये त्या करण तीन पे आओ कहू कि यौहने कहीं चमत्कार करो ना ये खरु यौहने विषे जे जे कहू तो बध खरुत त्या घना विश्वास कर